ए, आओ, आओ, मारा वाल दोस्तो, वारता नारो। अरे भाई। आजे तो वलसाड मा ठा विशाखा आओ, आओ, विशाखा बेन, आज हूँ तमने बदा भूलका एक सरस मजाता कहवा भाई ધ્યાન થી સાંભળજો એક દિવસ તેઓ ભૂખ અને તરસથી ખૂબ હેરાન થઈ ગયા ઉનાળાના દિવસો હતા બપોરની વેળા હતી સુરજ દાદા માથા ઉપર બરોબર તપતા હતા સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિ સૌથી નાના ભાઈ નકુલ ને કહ્યું નકુલ આ ઝાડ ઉપર ચઢ બધી દિશામાં નજર કર ક્યાંય જળાશય જેવું દેખાય છે ખરું નકુલ તરત જ ઝાડ ઉપર ચડી ગયો આસપાસ બધે જોવા લાગ્યો થોડી વાર પછી ઉગેલી હોય પંખીઓ કલરવ કરતા હોય એવું લાગે છે આપ આજ્ઞા આપો હું એ તરફ તપાસ કરીને આવું યુધિષ્ઠિરે કહ્યું નકુલ તું જ बाथा में पानी भरी आजे नकुल तपास करते करते जड़ाशय पास पहुंचो त्या स्वच्छ शीतल जड़ने पी पी मन थोड़ा पीवा वो त्या तो नकुले अवाज साो हे भाई जरा थोबी जा साहस करीश्मायम सांभ पहला मार सवाल जवाब आप पी खुशी पा पीजे નહી તો તને નુકસાન થશે તને હાની થશે પરંતુ નકુલને ખૂબ તરસ લાગી હતી તેણે અવાજકારો નહીં પાણી પીવા તૈયાર થયો તેણે જેવું પાણી પીધું કે તરત જ એ જમીન પર ડળી પડ્યો બોલો આ બાજુ નકુલ ને આવતા મોડું થયું એટલે યુધિષ્ઠિરે સહદેવને મોકલો તેની પણ નકુલ જેવી દશા થઈ ત્યારબાદ અર્જુન ગયો પછી ભીમ ગયો એ ની પણ એવી જ હાલત થઈ ચારે ભાઈઓ આવ્યા જ નહીં એટલે છેવટે યુધિષ્ઠિર ત્યાં ગયા હો અને જઈને જુએ છે તો આ શું ભીમ અર્જુન સહદેવ અને નકુલ જમીન પર બેભાન પડ્યા છે આ જોઈને યુધિષ્ઠિર ને દુઃખ થયું હો ભાઈ એમને મનમાં શંકા ગઈ કે જરૂર આ જળાશય પાણી ઝેરી હોવું જોઈએ અથવા તો કોઈ અદ્રશ્ય શક્તિ એ મારા વિચારીને યુધિષ્ઠિર પાણી પીવા માટે વાંકા વળ્યા ત્યાં તો તેમણે અવાજ સાંભળો એ ભાઈ મારી વાત સાંભળ મેં જ તારા ભાઈઓની આવી દશા કરી છે મારો અહીંનો નિયમ છે જે મારા સવાલોનો જવાબ આપે તેુધિષ્ઠિર આસપાસ જુએ છે તો જળાશયમાં એક બગલો ઉભો હતો બગલા ને આ રીતે બોલતો જોઈને તો ખૂબ નવાય પાષિરે બગલા ભણી જોઈને કહ્યું બગલો આમ માણસની વાણીમાં બોલી ના શકે હો જરૂર તમે કોઈ દેવતા હેલા તમે બગલા એક્ષ છું એમ કહીને તેણે પોતાનું અસલ રૂપ પ્રગટ કર્યું યુધિષ્ઠિર પ્રણામ કરીને બોલ્યા હે યક્ષરાજ હવે આપ ખુશી સવાલ પૂછો ઉમારી મારી શક્તિ મુજબ જવાબ આપીશ તમને યક્ષે પહેલો સવાલ પૂછો સ્વર્ગમાં જવાનો ઉત્તમ રસ્તો કયો યુધિષ્ઠિરે જવાબ આપો સદગુણ સદાચાર સારા કામ કરવા એટલે સ્વર્ગમાં જવાનો રસ્તો મળે યક્ષે બીજો સવાલ પૂછો સૌથી મોટો સદગુણ કયો સૌથી મોટું સારું કામ કયું યુધિષ્ઠિર જવાબમાં બોલા કોઈની અદેખાઈ ન કરવી ઈર્ષા ન કરવી કોઈની નિંદા ન કરવી એ સૌથી મોટું સારું કામ યક્ષણસોના મોટામાં મોટા દુશ્મન કોણ યુધિષ્ઠિ જવાબ કહ્યું ઈચ્છા કરવી તે ક્રોધ કરવો એ બંને માણસોના મોટામાં મોટા દુશ્મન છે યક્ષ ચોથો સવાલ પૂછો કયો માણસ એકી વખતે ધનવાન તથા ગરી જવાબમાં બોલા જે માણસ હોય નો પાંચમો સવાલ હતો ભાઈ ગરીબ માણસ કેવી રીતે ધનવાન બની શકે યુધિષ્ઠિ જવાબ આપ્યો પોતાની પાસે જે કઈ થોડું ઘણું હોય તેનાથી સંતોષ માની છઠ્ઠો સવાલ પૂછો દુનિયા કરતા શું ભારે છે અને વાદળા કરતા શું ઊંચું છે યુધિષ્ઠિ જવાબમાં કહ્યું સુખી થવાનો રસ્તો કયો સુખી થવાનો માર્ગ કયો કેવી રીતે સુખી થવાય યુધિષ્ઠિરે આ સવાલનો જવાબ આપ્યો સાચું બોલવું અને દયા કરવી આ બંને કરીએ એટલે સુખી થવાય યુધિષ્ઠિરના સાતે સાત જવાબ સાંભળીને યક્ષે યુધિષ્ઠિરને કહ્યું હે યુધિષ્ઠિર તમારા બધા જવાબોથી મને ઘણો સંતોષ થયો છે હવે તમે નિરાતે પાણી પીઓ અને તમારે જે જોઈએ તે ખુશીથી માગો તમારા ભાઈઓ માંથી કોઈ પણ એકને જીવતો કરવાનું તમે માગી શકો યુધિષ્ઠિર બોલા હે યર પ્રસન્ન થયા હોય નકુલ ને સજીવન કરો જીવતો કરો આ સાંભળીને યક્ષ ખૂબ નવાઈ પામો એ તો હસતા હસતા કે અરે યુધિષ્ઠિર માગી માગીને તમે આ શું માગ્યું તમે પણ ખરા છો આ નકુલ તો માદરી દીકરો છે એટલે એ તો તમારો સાવકો ભાઈ થાય સગો ભાઈ નથી ભીમ અને માતા બંને મારે મન સરખા છે હું તો નકુલ કરવા વિનંતી કરું છું મારા પરિર ગંભીર અવાજ બોલ્યા હે યક્ષ સાંભળો હું કુંતી માતા દીકરો છું નકુલ માદરી માતા દીકરો છે માદરી માતા અમારા પિતા પાંડુ રાજા સાથે થયા એ વખતે માદ્રી માતા એ પોતાના બે દીકરા સહદેવ અને જેટલા સહદેવ અને નકુલ પણ છે હવે વનવાસ પછી અમે પાછા ઘેર જઈશું એ વખતે અમે પાંચે ભાઈઓ માત્ર બે ને જીવતા આવેલા કુંતી માતા જોશે એ જોઈને માતા ખુબ દુખ પામશે પરંતુ એમાં પોતાના બે સગા પુત્રોને જીવતા જોઈને એ વધારે દુખી થશે હો માતા તો એમ માનશે કે અમે ત્રણેય ભાઈઓએ સહદેવ અને નકુલની બરોબર સંભાળ લીધી નહીં હોય પણ જો કુંતી માતા જોશે કે માદરી માતાનો સૌથી નાનો દીકરો નકુલ મારી સાથે છે તો માતાને એટલું બધું દુઃખ નહીં થાય હો માટે હે યરાજ હું તો એ જ માગું છું કે મારા સૌથી નાના ભાઈ નકુલને આપ સજીવન કરો જીવતો કરો યુધિષ્ઠિરના આવા વિવેક ભરેલા વચનો સાંભળીને યક્ષ ઘણો પ્રસન્ન થયો એ તો બોલી ધન્ય ધન્ય ધર્મરાજ યુધિષ્ઠિર તમે ખરેખર મહાન છો તમે યોગ્ય માગણી કરી છે માટે હું તમારા ઉપર ખૂબ પ્રસન્ન થયો છું હું નકુલ સજીવન કરું છું અને બીજા ભાઈ ભરાય એવા હો ભાઈ સૌએ યક્ષરાજ ને ભાવથી પ્રણામ કર્યા પછી પાંચે ભાઈઓ જળાશય નું શીતળ પાણી પીને પોતાની તરસ છિપાવી તો ભાઈ आवी हती पांच डवों वार्ता तमने वार्ता सा मजा पड़ी ने चलो आओ आओ भाई आती जो